તમે સમજે ભાઈ ને લોકલોક એટલે લોક લોક માં બધી લોક અને એટલું આકાશ છે એને અલોક કે છે એ લોકાલોક ના સાંધા માં આ તીર્થ ક્ષેત્ર છે સાંભળે ને એટલે ત્યાં કોઈ બીજી વસ્તુ હોય નહીં એટલે સિદ્ધો ની બધી આનંદતા સિદ્ધો લોકો આવા દુખ માં શું આવે કે માર્ગદર્શન લોકોને માર્ગદર્શન આપવા માટે નહીં આવે અંત આવે છે ત્યારે સીધો નો અંત આવે છે મનુષ્ય સાચ ઇન્દ્રીય જીવક આય ભેજ ભોળા ભોળા કશું હોય નાના જીવો હોય એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય નાના ઇન્દ્રિય થી મનુષ્ય જાતિ જ ના દેખાય બીજો કોઈ પ્રલય નઈ હોય પ્રલય માં નાશ હતો નથી મનુષ્ય પણ નાશ થઈ જાય છે પ્રલય તો એના જીવો રહે છે આડત્રીસ ચાલીસ હજાર વર્ષ પછી પ્રલય થશે પ્રલય માં સારી રીતે પ્રલય કોઈ જીવ મદદ નહીં ને દરેક જીવ આત્મા પરમાનન્ટ છે શું છે પછી મરવાનું હોય નઈ પ્રલય થાય ને પણ આમાંથી મનુષ્ય માંથી બીજી ગતિમાં છે તારે પુન બધી ખલાસી જાય ગંગાદી પ્રલય થાય બધા આટલું જ વહેણ કેટલું આટલું જ વહેણ ગંગા ને જમના બે નદીઓ આખા બીજી બીજી તો આ કઈ કઈ નદી રેસે વહેણ આટલું જ પાણી વાણી પછી મગે મનુષ્યો ખરાબ નહી થયા હોય તે પેલા થોડા મનુષ્યો રહ્યા હોય છે ખાવાનું શું શું ખાય સૂર્યનારાયણ તો એવા તપે એવા તપે બહાર ઊભો રહ્યો તો માણસ દસ કરી જાય એટલે મનુષ્યો ગુઠા હોવાઈ જાય શું થાય પછી રાત્રે નીકળે રાત્રે નીકળી ને પેલા નદીઓ આવડી વાળી નદીઓ હોય ને તેની ઊંડા કાચબાર એ બધું પહેરી ગયેલું હોય ઊંડા કાઢે શું કરે કાચબા અને પછી ત્યાં રેતી કોરી હોય ને ઊંચી જગ્યા માં ખાડો કરીને પેલા કાસબાર મૂકે નહીં અને પેલું રેતી ચોંકી દે તે બીજા પેલો તાપ ખસદ પડે ની એટલી બધી રેતી ઉકે પેલો કાચબા ઉકેને જે બીજા પેલો જમણ કરે આવી રીતે બધું ભયંકર વીસ વર્ષ નું છે અને દોઢ ફૂટ ની હાઈટ છે આ ગપ્પુ નથી આ બધું કરેદન કરે એમનો એક પ્રશ્ન છે દાદાજી કે જે સિદ્ધ થયા છે એમનો રૂપ કેવું હોય કોઈ આકાર હોય રૂપ હોય મશીનરી ના છે પરમાત્મા છે મશીનરી ચાલુ રહેતી મશીનરી મશીનરી લાગતી નથી આ તમે મોકલે છે થયા છે એમને કાર્ય કરવા માટે અહિયાં મોકલે છે કોઈ ઈશ્વર મોકલે છે એમને સિદ્ધ પુરુષો ને